Satsang with Mooji સિર ત્રોષ્ણા જી ધનાગમતૃષ્ણા કુર સદબુ મનસી વિતૃષ્ણા યલ્લભસેજકર્મોપાત વિત વિનો ચિતોવિંદ ભજ ગોવિંદ ગોવિંદૂમ आगला प्रवचन में आपने जयू के शंकराचार्य जी महाराज कहे मूढ़ आ धन संपत्ति वू ने भेड़ू करने तारी तृष्णा है यग करे शाटन भेड़ू करे आप थोड़ू जयू अगर भेड़ू करेलू धन अंत्य काम आत हकीकत में तो सुख करता दुख नय एवं लगे जो कि धन ने सुख के दुख नाम आपवूर्खता है धन पोते तो सुख पर नहीं दुख पर नहीं आसक्ति हो तो दुखन कारण बने अनासक्ति हो तो सुख नीते उपयोग करिएम के रीते करिए आधार है पता एटलू तो खरू जटलू वेड़ू थे एटू बधाने दुख आपे એનો સ્વભાવ થોડું છોડે સંપત્તિનો દ્રવ્ય નો સ્વભાવ છે જ કરડવાનો એટલે એ કઈ છોડે નહીં એ બહુ જાજુ સારું નહીં પણ માણસને જાજુ મેળવવાની વૃત્તિ જતી નથી કારણ કે જેટલું મળે એટલું ઓછું જ પડે છે एटले तृष्णा छोड़नी पी कूढ़ जही ही धनागम तृष्णाम कुरु सदबुद्धि मनसी तृष्णा बहुत सरस मजा लिंक महापुरुषो जयरे कोई वाणी उच्चारे तेरे संध्या वगर बोलता नहीं सेजे से जे बोले તો એમાં ઘણા બધા રહસ્યો સંકળાયેલા હોય અને અર્થ ભર્યા હોય સાહિત્યમાં કહેવાય છે ને કે દુર્જન માણસ સોગંધ ખાઈ વાત કરે ને તો એ પાણી ઉપર લીટા સમાન ગણું અને સજ્જન પુરુષો હસતા હસતા બોલી નાખે ને તો લોઢામાં લીટો થઈ ગયો છે એમ જાણવું सत्य नो वेह हेतु एट्लो केन्दर लिंक है धन में तृष्णा भेड़ू करने तृष्णा तू छोड़ी दे एम कह पी तरत कहू कुरु सदबुद्धि मनसी वितृष्णा तो सदबुद्धि ने धारण कर कुरु सदबुद्धि सदबुद्धि ने धारण कर बहु मजा तो ना टुकड़ो बुद्धि तो घना सदबुद्धि कोई कोई पास हो चे। बुद्धी। बुद्धी पार नहीं સદબુદ્ધિ ની શોર્ટેજ છે ભેદ બહુ મોટો છે બુદ્ધિ તો જ્યાં જુઓ ત્યાં દેખાય છે આ બધા આપણે બેઠા છીએ એટલે બધામાં બુદ્ધિ નથી એવું નથી પણ સદબુદ્ધિ કેટલામાં સદબુદ્ધિને आपे मान लिया कि अस सदबुद्धि है तो बात अलग है बाकी सदबुद्धि बहु मोटू पदार्थ भाग्य ज प्राप्त थायग्य भाग्यज प्राप्त था जा जा पछी थी जाए तो पीछे कोई दुख रहत गेरंटी ये सदबुद्धि महान चीज बुद्धि तो है બુદ્ધિ વગર તમે થોડુંક કમાતા હશો મેં એક નાના છોકરાને પૂછ્યું તને અંગ્રેજી આવડે છે મને કે મને લખતા આવડે છે વાંચતા નથી આવડતું હું એ પડી ગયો લખતા આવડે છે વાંચતા નથી આવડતું એક કેવું મેં કીધું લખ નાખી દેલું મને લખતા આવડે છે વાંચતા નથી આવડતું હા શું લખ્યું હતું એ તો તમને પેલા કીધું એક છોકરા ને બાપા અને પપ્પા એ કીધું કે જ્યાં પોસ્ટકાર્ડ લેતો આવે લઈ આવું પૈસા આપો એટલે પૈસા આપે ને તો બધા પૈસા ના આપું અને પોસ્ટકાર્ડ લઈ આવે તો તું સાચો દીકરો ગણા ભલે પપ્પા ગયો લઈ આવ્યો લ્યો પપ્પા આ પોસ્ટ કાર્ડ તો લખેલો છે કોરા માં તો સૌ લખે लखे लखो तो ते पपा सात वर्ष नो छोको घर सोफा बैठो बेठो एक पुस्तक वाचतक नाम केवी रीते बा उछेर करव सात वर्ष न छोरु एना पप्पा नजर पड़ी एट बहु पेला थी गया तू आमर छ છોકરાનો ઉછેર કેમ કરવો તારે આ વાંચવાની જરૂર છે છોકરો ચોપડીમાં વાંચતો વાંચતો બોલો મારે જોવું તો પડે ને તમે મારો ઉછેર બરાબર કરો છો કે નહી કેવા છે હોશિયાર બુદ્ધિ પાર નથી ત્રણ ચાર એન્જિનિયર ખાલી બુદ્ધિ છે ને એને ભણ્યાનો મેળ નથી પછી આપણે એનો કોઠાસૂજ કહીએ કોઠાસૂજ એટલે શું હકીકતમાં તો બુદ્ધિ રસ્તા ને કાંઠે ત્રણ ચાર એન્જિનિયર કંઈક મથે મશીનરી સાથે સવારના મથે ચારે બાજુ આજુબાજુમાં એક ભરવાડ ઘેટા બકરા ચરાવે એની નજર વારે વારે પડે ભરવાડ ક્યાંય ભીણો નથી રભણ છે બુદ્ધિ જોઈજો તમે જોઈને પાછો ભયો જાય વળી પાછો આવે લાકડી ટેકો ઉભો રહે નજર કરે વયો ચાર પાંચ કલાક થી ત્રણ ચાર પાંચ એન્જિનિયર મથે કામ પતે નહી મૂળ વાત એવી હતી એકદમ ગોળ ભૂંગળું સ્પ્રિંગ સાઈઝ સેન્ડ સ્પ્રિંગ જેવું દસ બાર ફૂટ લાંબુ એમાં પાતળો તાર એકદમ એને સોસરો પાસ કરવાનો હતો હવે આ ચાર પાંચ એન્જિનિયર મથે પણ આ પાતળો તાર સામે છેડે નીકળે જ નહીં જાય ની વાતે સાચી ગુચડું ગુચડું છે સ્પ્રિંગ ની જેમ આ છેડે થી પેલે છેડે દસ બાર ફૂટ સુધી કાઢવાનો પાતળો તાર પછી રેપ જેપ થઈ જાય થાકી જાય ચાર પાંચ કલાક તાર નીકળ્યો નહી પાછો એટલો ભરવાડ આવ્યો શું માણસો મથો છો હું એટલે ભાઈ જવા દે ને ના આપડા જેવું કામ હોય કેજો ભરવાડ હવે ભાઈ અમે ડિગ્રી ઉપર ડિગ્રી ચડી ગઈ એટલું ભીડાથી તો આમાં અમને હળ ગુજતી નથી ને તને શું ઘેટા બકરા ચરાવનારા ખબર પડે અને તું શું અમને મદદ કરે નડે નહીં તો બસ છે નાના ના એવું નહીં માણસ અવતાર છે તો કઈક તો આવડતું જ હોય બધું કઈ ચોપડી ના આવે જો ભરવાડ કે તમારે કામ હોય કે જો એટલે એક જણા ને એમ થયું કે ભાઈ હવે કહી દો ને એટલે લપ જાય એથી હા ભાઈ લપ ચાલો પણ શું છે કામ કઈ નથી આ પાઇપ ગુંગળું છે ને સ્પ્રિંગ જેવું હા આ પાતળો તાર જો આમ લચક લઈએ એટલો બધો કોમળ છે એ સામે કાઢવો છે પણ હવે જતો જ નથી આમ કરી અટકી જાય અટકી જાય આ માથાકુટ છે એ વગર અમારે આ કાઇ મશીનરી આગળ ચાલે એમ નથી પ્રોબ્લેમ આજ નથી કોઈ દોરો જઈ શકતો નથી કોઈ વસ્તુ જઈ શકે હમણાં નીકળી જાય પકડી આવ્યો અને ઉંધળી પૂછડી જાય પેલો તાર બાંધી દીધો અને ઉંદડી મૂકી દીધી ઉંદડી બહાર નીકળી ગઈ તાર છોડી લીધો જો નીકળી ગયો ને પેલા જોઈ રહ્યા માળો આ કેમ અમને કેમ ન સુઈચું ભરવાડે કાઢી દીધી બુિ છે એની પાસે કઈક તો છે ના પાસ છે પણ શું જેને અમુક વિષયો ન આવડતા હોય એના બીજી કોઈ ટેલેન્ટ હશે જ નહી ઘણી બધી બાબતો મેં માસ્ણા બધા એવા સૌરાષ્ટ્ર કાઠિયાવાડ માં છે ખેડૂતો છે અવણ છે કે જેને એવા એવા મશીનરીઓ શોધ કાઢી છે એવા ટ્રેક્ટર બનાવ્યા છે એવા દવા છાંટવાનો કોઈ પંપ બનાવ્યા છે કે ઘણું બધું એમણે જાત મહેનત થી એવા મશીનરી બનાવી છે કે જેને એવોર્ડ આપવા પડે ભણવામાં નિષ્ફળ ગયેલા લોકો આપણે કહે છે નિષ્ફળ ગયેલા છે પણ એને વિદ્યાલયો સમજવામાં નિષ્ફળ ગઈ છે એને તો ઘણું બધું આવડતું હતું સ્કૂલમાંથી કાઢી જ નાખ્યા હતા કે આ ડોબો છે આ ડ છે આને કઈ આવડતું નથી એની માને ખબર પડી ને એટલે શિક્ષકને બહુ એમણે કહ્યું તમે ખોટું કર્યું છે પણ એને આ તમારા દીકરાને કઈ આવડતું નથી આવડતું એવું નથી તમને એને ભણાવતા આવડતું નથી હું મારા દીકરાને મારે ઘરે બેસાડીને હું ભણાવીશ તમે એને બગાડી નાખશો અને એમણે એડિસન ને પોતે જાતે જે રસ હતો એ ભણાવ્યો ક્યાં પહોંચો એમાં કોઈક બીજી ટેલેન્ટ તો હોય જેનું મેથેમેટિક્સ નું કામ કરતું હોય તેને ભાષા ના આવડે ને કોઈ રીતે એ બધું એને ફાવે જ નહીં એને જે ફાવે છે જ કરાવવું જોઈએ ભીણા મેળ નથી બુદ્ધિ બધા પાસે ઓછી વધતી बहुत खेडूते एक ना लंडन ऑक्सफोर्ड युनिवर्सिटी में भणवा मोकलो छोक ने अच्छी लंबन हे तो बहु क्रेज है लंडन जव लंडन जव जाओ वे या जाओ बताए जाओ अवज कोई છોકરો ત્રણ વર્ષ ભીણ્યો માવતરને કેટલી આશા હોય દસ વીસ વીઘા જમીન વેચી નાખી હોય તે છોકરો ત્યાં ભણવા મોકલાયો ત્રણ વર્ષ ત્યાં છોકરો ભણ્યો અને તર્કશાસ્ત્રમાં મારો માસ્ટર ડિગ્રી મેળવે તર્કશાસ્ત્ર લોજિક ન હોય ત્યાં દેખાડે દેખાડે ત્યાં ન દેખાડે આવું બધું એનું જલ ત્યાં સ્થળ ને સ્થળ ત્યાં જલ કરી નાખે ત્રણ વર્ષે આવ્યો એકનો એક દીકરો માવતર ને કેટલો લાડ હોય અને એમાં માળી હોય માળી મમ્મી મજા આવે માળી એવા ઘેલા ઘેલા થાય ડોસી માં દીકરા આવે છે માં દીકરો આવે છે પહોંચી ગયા એરપોર્ટ છોકરો આવ્યો બાર હાથમાં બેગ લઈને માં બિચારી ઘેલી ઘેલી થાય કેવું બધું બેહુદું લાગે આમ શું વળગી પડવાનું લે એનો બાપ તો જોઈ રહ્યો પણ ફર્યાલ મગજ નો હું હણું હા આટલું બોલ્યો તો બાબા ને તો ચક્કર આવી ગયા મગજમાં જોડો કાઢી નાખ્યો ને તો બધી શિસ્ત સમજાઈ જાય હશે પણ ગમ ખાઈ ગયો આદમી ઘરે આવ્યા એટલે મમ્મી તરત પાણીનો લોટો ગ્લાસ લઈને લેબેટ આપી અરે મમ્મી મને જરા બાથ લઈ લેવા દઉ અહિયાં તો બહુ ગરમ દેશ છે એનો બાપો મનમાં મનમાં કે તારે સિત્તેર પેઢી છે અને હવે તને આ હોટ કન્ટ્રી લાગે છે બઉ ડરટી છે સારું નાઈ લે છોકરાએ પાણી ને ઢોલ આપી આ હતું ત્યાં હતું સગવડતા ઘણી ઓછી ઠંડુ આવે ઠંડે પાણી ઠંડુ ના હોય ગરમ પાણી ના હોય ગરમ નાય એક નળ એવો હોય કાંઈ ન હોય નો ના હોય નો નાય છોકરો નાઈ લીધું ઢોલિયે બેઠો માડી ગેલા ગેલા તોય થાય ગમે એમ થાય બાપ ને જયારે ક્રોધ ચડી જાય પણ માને તો એ વિચાર જ ના આવે ને મારો બાબલો મારો બાબલો છોકરા જાંબુડા બહુ ભાવતા વાત જોજો સાવ અભણ માણસ છે ખેડૂત કે બુદ્ધિ છે એટલે માજી જાંબુડા બહુ ભાવતા પોતાની વાડીએ ઘર નો એટલે રકાબી માં લાવીને દીકરા ને કીધું લે બેટા તને જે જાંબુડાના બહુ જાંબુડા ભાવતા એ બે જ જાબુડા આવે તું ખા તો મને બહુ આનંદ થાય શું કહ્યું મમ્મી મોમ મો શું કહ્યું આ બે જાબુડા છે બે નથી ત્રણ છે લે ડોસો વિચારક આવું શું શીખીએ આ મારા હાથનું આજ ખાશે આને બધી ડિગ્રી નીકળી જવાની છે કાબુમાં રાખું રે ત્યાં સુધી પણ આ શું બોલે છે સમજાય ને એવું સામે દેખાય છે જુઓ આ એક આ બે બે ને એક ત્રણ થઈ ગયા ને ત્રણ માજી તો બિચાર તોય ખુશ થાય મારો દીકરો કેવું શીખી ન પણ બાભો અકળાય એટલે એ તો આમ એકદમ ટાઈટ થઈ ગયેલો છોકરો વાળી એને કેમ ફાધર તમને ના સમજાયું બાપા કે મને સમજાવ્યું આ એક આ બે ત્રણ બરાબર છે સમજાયું તો મને સમજાયું મને એકદમ સમજાવી ગયું રકાબી હાથમાં લીધી ડોસી ને છોકરાની માં એની ઘરવાળી એ ડોસી કે જો આ એક બરાબર છે સમજાયું તને ડોસી તો આ એક આ લે એક તું ખા બીજું હું ખા ત્રીજું બેટા તું ખાજે કેવો પાઠ બનાવ્યો બોલો ત્રીજું ખાઈ તું બસ હવે આગળ બોલ્યો છે ને તો ભાબો ભૂંડો છે બુદ્ધિ છે ભણ્યા ગણ્યા નો નથી છતાંય बुद्धि ने धार काढ़ स्था कॉलेज युनिवर्सिटी बदार निकले कुद्धि नो विकास हम तरह दिवस पेला जना बैठा था विचार आ केगो गये के अष्टा विंशति ते कलयुगे सत्यवीस चोकड़ी सत्युग त्रेता द्वापर ने कलयुग ए चार युग एक चोकड़ी एवं सत्यवीस चोकड़ी आ पृथ्वी पर पसार थी गई અઠેવીસમી ચોકડીમાં સતયુગ ગયો ગયો ત્રેતા ગયો દ્વાપર ગયો અને કલયુગ એના સાડા પાંચ હજાર વર્ષ નીકળી ગયા વિચાર એમ કરતા બેઠા બેઠા આગલી સત્યાવીસ ચોકડી છે એમાં એટલો વિકાસ થયો હશે કે કેમ ક્યાં પહોંચો છે માણસ બુદ્ધિથી તમે જો છેક મંગળ ઉપર યાન લઈને ફરતો આવે ચંદ્ર ઉપર જઈને ડિલિંગ કરી આવે ત્યાં પગલાં પાડી આવે પાણી છે કે નહીં એ તપાસ કરી આવે ચંદ્ર ઉપર જ સોસાયટી બાંધવાનો વિચાર કરવો બુકિંગ કરી નાખો કે ફ્લેટ બાંધો તો અમને રેવા દેજો આ કઈ ઓછી વાત એટલે વિચાર થાય હવે કોને પૂછવા જવું કે સત્યાવીસ આગળ યુગ ગયા એમાં તમે કોઈ ગયા તા કેમ કેટલો વિકાસ ધૂમકેતી ને પૂંછડીમાં જઈને ધુબા મારી આવવા માછલીની જેમ છેક દરિયા ને તળિયે ફરવું પક્ષીની જેમ આકાશમાં ઉડવું પક્ષી કરતા વિશેષ તારા નક્ષત્રો ગણી લેવા ક્યાંક ઓછી છે આ તમે એક મોબાઈલ વાપરો છો એનો જો વિચાર કરો એ તો વાપરવા મંડ્યા મનમાંથી નીકળી સૂરજ રોજ ઉગે છે ને એટલે કોઈ એનું આશ્ચર્ય નથી પણ અચાનક ઉગતો હોત તો કરોડો માઇલ દૂર અને છતાંય તમે જોવો કેવા અજવાળા પાથરે કેવો ગોળો ધગ ધકતો ગોળો કેવી લીલાઓ છે કોઈ બહુ સરસ કહ્યું કે ન્યૂટન છે ને એ બગીચામાં બેઠો હતો સફરજન નીચે પડ્યું ચડી ગયો સાધુ ગયા સાધુ કે વિચારવાનું છે વિચાર કરો કે સફરજન ઉપર ચડ્યું કેવી રીતે આપણને ખબર નથી પણ અખંડ કેટલી ફેક્ટરી હાલતી છે ત્યારે એક સફરજન બનતું છે સતત વૃક્ષ અંદર કેરીની અંદર નારિયેળની અંદર સતત રાત અને દિવસ કેટલી મશીનરી ધમધમતી હશે ત્યારે દરિયાને કાંઠે ઉગેલી નાળિયેરીમાં ખારા ધૂ જેવા જળમાંથી સાકર જેવું મીઠું પાણી બનાવવું ફેક્ટરી ચાલ્યા વગર થતું હશે પાંચ પાંચ છ છ માળ ઊંચા આ વૃક્ષો થઈ જાય છે એની ટોચ ઉપર ખૂણી તિરખડી લહેરતી હોય એ લીલી છમ અને એકદમ માસુમ હોય ત્યાં સુધી પાણી ચડતું કેમ હશે કેટલી ફેક્ટરી હાલતી છે નીચેની તીરખી માંથી તમે પાંદો એવો સ્વાદ ઉપર ગજબ કળા રે યા પરંપાર વાલા પોચે નહી વિચાર એવી તારી કળારે પરંપાર ખાવા પીવા બધા બધી ક્રિયા બધી મશીનરી છે અંદર લો છોકરાઓ બે છોકરાઓ એના ઘરમાં કીડીઓ નીકળી હોય તો કીડીઓને અગરબત્તી લઈને આરતી ઉતારે તો કોઈ જોઈ ગયું કે આ શું કરો તો કે આ ફ્રેન્ડ છે કીડીઓ અમારી ફ્રેન્ડ છે મિત્રો છે કેમ્મી ગમે ત્યાં મીઠાઈ હંઘરે જાય એટલે પકડાઈ જાય એટલે અમે એની જ આરતી ઉતારી અમને બઉ મદદ કરે છે એને ખબર પડી જાય અને તેનું નાક હશે કેટલું ચાચણી ની નાની અણી જાડી પડે એટલું નાક હશે અને આપડે મિલના ભૂંગળા જેવું છે તો કશે ખબર નહીં પડતી એક મોબાઈલ તમે જુઓ કે અત્યારે દેખાય કેમેરા વાળા એવા આવી ગયા અમેરિકા હજારો કિલોમીટર હજારો કિલોમીટર હોવા છતાં કોઈ એક શબ્દ વચ્ચે બીજા શબ્દ ગેપ નહી સાવ બેઠા પાસે બેઠા બેઠા વાત કરો એમ વાતો થાય બોલ કેટલી સ્પીડ થી કેવી રીતે શબ્દ જાય છે દોરડા વગર કેમ વાતો થાય છે બુદ્ધિ વગર થાય બીજું કામ કરે નહીં અને કેવડા કેવડા ઇન્સ્ટ્રુમેન્ટ આવી ગયા અને કેટલું અંદર ખડકી દઈએ જે આપણે આખી જીવન વાપરીએ તો એમાં જેટલું છે એટલું વાપરી નથી શકતા બુદ્ધિ છે યુનિવર્સિટીમાં કોલેજોમાં એની ધાર નીકળે છે બુદ્ધિ છે પણ સદબુદ્ધિ આટલું સમજાવવાનું કારણ સદબુદ્ધિનો મહિમા સમજાય એટલા માટે कि बुद्धि तो बधा पास बहुत है बुद्धि कोने कहवा आ बदी शोध संशोधनों कहीं अत्यार वैज्ञानिक अपने बदीजलसो मानिए बुद्धि चमकारा संसार व्यवहार में जो कुशता एनु नाम बुद्धि परंतु परमात्मा परमार्थ और सत्संग में कुशलता एनुम सदबुद्धि सदबुद्धि सत्संग में प्राप्त ये ये नाम स्थान थे शाला कोलेज यूनिवर्सिटी में सदबुद्धि नुद्धिज सदबुद्धि सत्संगाला त्याबुद्धि प्राप्त थे बीजो कोई रो सदबुद्धि कि परमात्मा ने सत्संग ने परमार्थ ने सत तत्व ने समझ सके पमी शके, शके आचरी सके एनु नाम सदबुद्धि एट्ले समझीन शब्द मूक्यो शाना पक्षी मूड़ जही धनागम तृष्ण कुरु सदबुद्धि मन सी विष्णाम सदबुद्धि हसे तो आगलू समझाश तो जीवन में आननी तृष्णा छोड़ो धन आवश्यक सुखी थे धन न्याग ज सुख आपे ये सदबुद्धि वगर नहीं समझाए धननी तृष्णा छोड़ी दियो धन ने तृष्णा छोड़ी दियो सदबुद्धि वगैरह नहीं समझ समझाए बात જે બુદ્ધિશાળી હશે એને તરત વિરોધ પડશે શું ધન વગર શું કરવાનું પેલો ભેદ એ છે કે ધન છોડવાની વાત નથી ધનની તૃષ્ણા છોડવાની પણ છતાંય ધનને સાવ નિરર્થક ગણી ફેંકી દેવું એ સદબુદ્ધિ વગર ન થાય મહારાજા ભરતુહરી હોય મહારાજા બાજંદ હોય એ બધા બુદ્ધ હોય તથાગત બુદ્ધ હોય ચક્રવર્તી સમ્રાટ એ છોડી નીકળી જાય છે એ બુદ્ધિ નીકળે સદબુદ્ધિ નીકળે વાળા ના નીકળે સમજો સદબુદ્ધિ બહુ દુર્લભ તત્વ છે અને સમજવું પણ દુર્લભ છે એટલે ધનાગમ તૃષ્ણા ધનની સંપત્તિની આ તૃષ્ણાઓ આ તમે છોડી દો ક્યાં સમજાય છે ગમે સાંભળીએ છું છે તૃષ્ણા છૂટે છે કારણ કે બુદ્ધિ છે सदबुद्धि नहीं सदबुद्धि हो क्षण छूटी जाए बुद्धि सदबुद्धि अलग बल खरेखर तो आनंद आज भी कठिन सदबुद्धि एट्ले कहू जो सदबुद्धि आई जाए तो जीवन में बस धन्य थ दीवा दीवा थी गया दीवा दीवा પરમ પ્રકાશ પ્રવર્તન સદબુદ્ધિ શું કરે બુદ્ધિ અમુક જ જોઈ શકે છે સદબુદ્ધિ એનું જોઈ શકે છે બે રસ્તો અલગ છે આ ખાસ જમીનનો ભેદ એક સાધુ એની ઝુંપડીમાં બેઠા એમાં એક દનપતિ આવીને એક એ વખત સુવર્ણ મુદ્રાઓ કે સુવર્ણના ચિક સિક્કાઓ કે જે ચરણમાં કોઈસ કહેશે એમણે કોથળી ભરી અને સાધુ ચરણે મૂક્યા પ્રણામ કર્યા બાપજી વાપર છું અરે ભાઈ તું વાપર ને મને શું કામ વચમાં દલાલ નાખે તારે જ કરવું સત્કર્મ તારે હાથે કર મને શું કામ નહીં નહીં બાપજી અમને ઓળખાણ પડે નહીં ખોટા રસ્તે જુતું અમે તમે જ વાપરો તો તમને પ્રોપર એનો ઉપયોગ થાય અને અમને પણ શાંતિ થાય અને સન્માર્ગ દ્રવ્ય જાય એટલે આપ સમજી શકો અમને ન સમજી શકીએ બહુ આગ્રહ કર્યો એટલે સાધુ એ કીધું પણ આ રાખવું ક્યાં એને ચેલાને કી ભાઈ આને વળી પ્રોપર વ્યક્તિમાં ઉપયોગ કરાવો છે લે બેટા જા અતિશય ગરીબમાં ગરીબ માણસ હોય ને એને આપી દે છે જા અત્યારે નિકાલ કડ ચેલો એક હજાર સુવર્ણ સિક્કાઓ લઈ નીકળી ગયો ગુરુએ કહ્યું હતું ગરીબ નહીં अतिशय गरीब ने अब ये तो जल्दी जड़व मुश्किल पड़े बदब रख गरीब कोई, कोई जड़ेज नहीं बपोर झड़ गुरु कहू पा फरत त्या राजा सवारी निकले लाओ लश्कर सरसेनापति साथ हथियार पड़ियार बढ़ नोबत नगारा गड़े અબદાગી છત્રા ચામર જય જય જય જય જય ઘોષ થાય કોઈને પૂછ્યું મહારાજા બીજા રાજ્યો પર સવારી કરવા ચડાય કરવા જાય છે જીતશે એમ ધનભાણ ભરશે હા બઉ સર દોડ્યો સાધુનો ચેલો હોય એકદમ અને વેલાને કે રોકો રોકો મહારાજ હાથી જુ કર ઉભો રાખ્યો સમ્રાટ સાધુ ને આદર આપે આમ એક હજાર સોના કોથળી હતી ને એ પેલા હાથી ઉપર પેલા રાજાના ખોળામાં ઘા કરી લેજો મહારાજ આ તમને દાન આપું છું એટલે આ સાધુ સંતો આપવાનું હોય તમારું દાન લેવાનું તો કે ના મારા ગુરુએ કહ્યું હતું કે ગરીબ માં અતિશય ભિખારી ભિખારી હોય એને આપીને આવજે હું ભિખારી તારા જેવો કોઈ ભિખારી નહીં માંડ જજો ચાર વાગ્યે અતિશય ભિખારી ને ગોતવાનું કહ્યું હતું કે તું માંડ મેળ્યો છો હું ભિખારી સમૃદ્ધિનો પાર નથી કોઠારો ભર્યા છે હા તારા જેવો કોઈ ભિખારી નહીં આટલું બધું ભર્યું છે તો જાય છે શા માટે હજી લૂંટવું છે હજી કોઠારો ભરવા છે એટલા જ માટે ને એટલે તારા જેવો કોઈ ભિખારી નહીં કોણિરત્નમાલામાં શંકરાચાર્ય મહારાજે લખ્યું જો આ વાણી સદબુદ્ધિ જ આવે કો દરિદ્ર પ્રશ્ન કર્યો શિષ્યએ કે દરિદ્ર કોણ શંકરાચાર્ય ગુરુમુખે જવાબ આપ્યો યશ્ય તૃષ્ણા વિશાલા જેનો તૃષ્ણાનો કોઈ પાર નથી એના જેવો કોઈ ગરીબ નહીં તમે કોઈ પણ યુનિવર્સિટીમાં પૂછ્યા હોય ગરીબ કોણ કહેવાય આ જવાબ મળે બુદ્ધિનો જવાબ જુદો સદબુદ્ધિનો જવાબ જુદો છે સમજાય છે બે સદબુદ્ધિ માંથી જ નીકળે ભારતમાં જ નીકળે આ જવાબ બીજે ના નીકળે કોશ તૃષ્ણા વિશાલા એ ભારતમાં જ જવાબ નીકળે આ મનીષીઓ છે જેની તૃષ્ણા અંત નથી એના જેવો કોઈ રાક નહીં એના જેવો કોઈ ભિખારી નહીં આ તત્વ સમજી શકે એ સદબુદ્ધિ આપણે તો બસ સારા બંગલા મોટર ગાડી માલ મિલકત માલ ફજીના આપડે શું માનીએ બઉ ધનવાન છે પણ સદબુદ્ધિવાન સાધુ સંત એ જોવે આના જેવો કોઈ ભિખારી નથી ભિખારી નથી મેક્સિમ ગોરકી રશિયામાં તત્વચિંતક સાહિત્યકાર રશિયા અમેરિકા માટેનો આદર એટલો એટલે પછી લોકો અમેરિકામાં ફેરવે બતાવે બધું મનોરંજનના બધા સ્થાન બધું ખૂબ ખૂબ બતાવ્યું પણ જેમ જેમ બતાવે મેક્સિમ ગોરકી ઉદાસ થતા જાય એટલે પત્રકારે પૂછ્યું કે અમારે ત્યાં આટલી બધી સવલતો છે આટલા બધા બધા સંસાધનો છે તો તમને પ્રસન્નતા કેમ નથી થતી તો કે મને ડગલેને પગલે દેખાય છે કે અમેરિકા જેવો દુઃખી દેશ કોઈ નથી કે જેને આટલા મનોરંજનના સાધનોની જરૂર પડે જેને અંદર મનોરંજન ખતમ થઈ ગયું હોય એને જ આટલા સંસાધનોને જરૂર પડે તમારો દેશ પ્રસન્નતાની દ્રષ્ટિએ રાખમાં રાખ ગરીબમાં ગરીબ ભિખારીમાં ભિખારી કહેવાય કે જેને આ બધું જરૂર પડે બાકી જેને અંદર પ્રસન્નતા ભરી છે એ તો વૃક્ષને છાંયે બેઠો હોય ને ટેકો દઈને તો એની મસ્તીને દેવતાઓ પણ સરાહના કરે એવો પ્રસન્ન હોય કોઈ ના જરૂર પડે અને વાત એ સાચી ને આ બધા છેટ ફૂં કોફી પીવે અર્ધો કલાક ચાય પીએ પીએ બીજું કેટલું તોય કોન્ટો ચડે નહીં અને સાધુસન કઈ ન પીવે તો ફટાકા મારે એનું કારણ શું સદબુદ્ધિ વાત અલગ છે રાક કોણ ઈ ઓળખાય પહેરવા કપડા નથી ખાવા નથી એટલે રાખ નહી આ સમજાય કે તૃષ્ણા જેનામાં અતિશય ભરી છે તૃષ્ણા ધનની હોય એ પછી તૃષ્ણા સ્ત્રીની હોય રાખ માં છે સ્ત્રીની તૃષ્ણા હોય તમે જોવો સાવ કેવો પશુ જેવું ગુલામ થઈ જાય છે ને સાવ નાક કાપી નાખે છે ને સાવ તેનાથી બીજો ભિખારી કોણ कबीर साहब कीधु चाह गई चिंता मीटी मनवा जीसे कछु न चाहिए वो तो शाहं का शाह चाह गई चिंता मीटी मनवा बेपरवा जीसे कछू न चाहिए वो तो का शाह शाह ये सम्राट नाट आ सदबुद्धि ने सूजे आ सदबुद्धि ने समझाए सदबुद्धि आचरण में आए બાકી તો આપણે જેમ સોનાના ઘરેણા પેરે બધા સારા કપડાના સફારી બધા મોટી દોઢ કરોડ ની ગાડી ભિખારી દોઢ કરોડ ની ગાડી બેસે ત્યારે આનંદ આવે છે પગપાળા ફરતો હોય મોજ કરતો હોય સમજો કે એના જેવો કોઈ ધનવાન નહી છે ને કઠણ સમુ કદાચ હું કઉ છું મારા શબ્દો કેટલા તમારા સુધી અભિવ્યક્ત થાય છે એ લિમિટ છે सदबुद्धि बहु कठन से प्राप्त था स्वामी राम तीर्थ एक लंगो डी वाले एक भगवान कपड़ो टुकड़ो नाखे ना जय पूछो तेरे के बादशाह राम को आनंद आ बने लतिहासिक घटना है कही सक बाद राम को आनंद पानी पीव हो तो कोई क्या मैंने पानी आपो बादशाहम को तुषा लगे थोड़ा सा पानी लाओ બાદશાહ રામ કો ભૂખ લગે થોડા ભોજન લાવ બાદશાહ રામ બાદ બાદ મેં બાદશાહ રામ સિવાય બીજું બોલે નહી એમાં અમેરિકા ગયા આઈના લોકો જ કે ભાઈ એની બાદશાહી શું છે જીસે કછું ચાહી હો બાદશાહ નો બાદશાહ પ્રકૃતિ ઉપર એનું રાજ ચાલે વાસના વાળાઓનું પ્રકૃતિ નેસડે કાળુભાઈ ભગત ને ત્યાં પહોંચ્યા એટલે બધા હતા એમણે વાત કરી સંતો કે વરસાદ નથી ને ગાય ને બધા ને ચરાણ ખૂટી ગયું છે તો ગોવાળીઓ દુખી બહુ છે સ્વામી કે અરે હે ભગવાન વરસાદ કરો હજી શબ્દો પૂરા થાતા વાર લાગે ત્યાં મોટે ફોરે વરસાદ શરૂ થઈ ગયો કોણ છે બાદશાહ બોલો સર કૃત્રિમ વરસાદ વાદળું બંધાય તો કૃત્રિમ કરો ને એ મોટે ફોરે મળ્યો વરસાદ પડવા નીકળવાનો સમય હતો ત્યારે જ આ વાત કરી હવે જો પાણી ખૂબ પડે તો ગીરમાંથી નીકળવાના રસ્તા જ બધા ચીકણા થઈ જાય ને ગાડીઓ ચાલે જાય ને સામે બહાર કેમ નીકળવું ગીરના જંગલોમાંથી એટલે સંતો મુંજાઈ ગયા એટલે વળી પાછું સામે કીધું સ્વામી આપણે વયા ગયા પછી વરસે ને તો સારું નહીં આપણે નીકળાશે નહીં આ બધા હોંકળા નવા બધા પાણીથી છલોછોલો થઈ જાય અને કીચડ થઈ જાય ગાડીઓ ચાલે નહીં સ્લીપ થઈ જાય સામી કે એવું થાય તો મહારાજ થોડી બંધ રાખ્યો આમ હાથ કર્યો વરસાદ બંધ થઈ ગયો આજે હજી ગીરમાંથી ગોવાળીયા પૂછી આવ્યો એનું હકીકત બહાર નીકળી જાય બહાર નીકળ્યા અને પછી જે વરસાદ પડ્યો છે બે દિવસની બે રાત ધમધમાટ આખું ગીર જળબુંબાકાર છે કોણ બાદશાહ નત એની પાછ શું છે પાણી પીવે તો કાચલી પીતા કાચલી નાળિયેર ની કાચલી એ જ આખી જિંદગી પાણી પીધું કાચલી માં પાણી કોણ છે બાદશાહ સ્વામી રામતી અમેરિકા ગયા બસ ત્યાં ઇંગ્લિશ ફળફડા કોલેજમાં તે પ્રોફેસર હતા કલકત્તામાં આમ જ વાત કરે પાણી પીવો હોય તો બાદશાહ રા બાદશાહ રા પ્રેસિડેન્ટ મળવા એવા એને ખબર પડેલી કે આ એની જાતને બાદશાહ કે બાદશાહ હું કહીએ એટલે વળી એને ડાપણ કરીને એને પૂછ્યું કે તમે બાદશાહ બાદશાહ કહો છો તમે શું આ બાદશાહ હું જ બાદશાહ છું મારે કઈ જોઈતું જ નથી એટલે હું બાદશાહ અને તારા ભિખારીપણાનો કોઈ અંત નથી માટે તું ભિખારી અને બીજી રીતે જાણવું હોય ને તો જેટલી સંપત્તિ આ બ્રહ્માંડમાં છે ને એ બધાનો માલિક હું છું કે લોકો કઈ રીતે મારો બાપ શ્રીકૃષ્ણ છે શ્રી કૃષ્ણ આ સમગ્ર માલિક છે હું એનો દીકરો છું માટે હું બાદશાહનો બાદશાહ છે આ બધી દુનિયામાંથી મારી જ છે આ તો હું હુકમ નથી કરતો વિચાર કરો બોલો સદબુદ્ધિ એ વિચારી શકે છે કે જેને તૃષ્ણા નથી એ ધનવાન છે અને જેને અતિશય તૃષ્ણાઓ છે ગમે તેટલું મળે ઘણા તમે જોવો ને સારા દિવસો હોય ને સારું સારું થાય તો ઉદાસ કેમ આમ ફરો અરે કોણ જાણે આજ સવાર થી કોણ જાણે કેવો દીવ ઉગ્યો છે હજી આઠ નવ વાગ્યા ત્યાં હોસ્પિટલ માં ફોન આવ્યો કે મોટા દીકરા ને ક્યારે જન્મ થયો વળી બધા હોસ્પિટલ હડેડા કરતા ગયા એમાં બે પાંચ દસ કિલો પેંડા વેચ્યા હજી ઘરે આવી ત્યાં બીજો ફોન રણક્યો એમાં મોટી દીકરી હતા એના હગાઈના સમાચાર આવ્યા કે વળી ત્યાં રૂપિયો નાળી લઈને હડેડાટ ગયા એ વળી બધું પતાવ્યું કોણ જાણે દી કેવો ઉગ્યો સવા એટલે બધા સારા સમાચાર હોય પણ એને એવું છે કારણ કે એને કોઈ અંત નથી યશ તૃષ્ણા વિશાળ સદબુદ્ધિ હશે તો સમજાશે કે આમાં નું કશું જ જરૂર નથી સુખી થવા માટે કશું જ નથી જરૂર કશું જ નથી સુખી થવા માટે દુઃખી થવા માટે આ બધી જરૂર છે પરદેશ જવું પડે બીજે જવું પડે નોકરી કરવી બધું કરવું પડે બધું કરવું પડે એ દુઃખી થવા માટે દુઃખી થવા માટે મેરેજ કરવા પડે દુઃખી થવા માટે કરવા પડે સુખી તો હો જ છો દુખી થવા માટે જ પણ સમજાય જુવાનીઓ લગ્ન મંડપમાં બેઠો છે ગોરદાદાને વારે વારે પૂછે મારાજ લગ્ન ક્યારે પૂરા થાય એટલે હજી તું બેઠો છે આટલી બધી ઉતાવળ તો હા મારે ઉતાવળ છે ગોરદાદા વિચારવા પડી ગયા કે આટલી ઉતાવળ વાળો જુવાનીઓ મૃત્યો લગ્ન વરરાજો મેં પેલી વાર જોયો એટલે હજી તો આ બધી અસ્ત મેળા થાય પછી તમે ફેરા ફરવાના થાય એટલે એક ફેરો ફર્યા ગોરમારા લગન ક્યારે પૂરા થશે એટલે હજી તો ત્રણ ફેરા બાકી બીજો પૂરો થયો ત્રીજો પૂરો થયો પૂછ્યું ગોર મારા ક્યારે પૂરા થશે તો કે હવે એક છે એક ફેરો ફતી જાય એટલે લગ્ન પૂરા એમ તો મારે ભૂમિ જવું પડશે ટોયલેટ જવું પડશે ગોર દાદાને એમ થયું કે આને બોલું પ્રેશર છે એટલે વારે વારે પૂછતો હશે કે લગ્ન ક્યારે પૂરા થાય ક્યારે પૂરા થાય છે જવું પડશે અહીંયા આજુબાજુ વ્યવસ્થા ના અને એ મુઠિયો વાળી ની વરરાજો ભાગ્યો એ ભાગ્યો તે ઘડી નાદનો દિ ગોર જંગલમાં અલોપ થઈ ગયો ક્યાં ગયો પત્તો ન લાગ્યો અને વર્ષો પછી એ જુવાનો પ્રસિદ્ધ થયો અને એનું નામ સમર્થ રામદાસજી શિવાજી ગુરુ લગ્ન માંથી આપડે ભગવાન દાસજી પીપળા પીપલગ્ન માંડવા માંથી ભાગી ગયા લગ્ન માં અદભુત આનંદ સાહેબ મીંડળ બંદ માંડવા ભાગી ગયા સહજાનંદ સાહેબ દીક્ષા લેલી સાધુ થઈ ગયા બુદ્ધિવાળાને આ મેળ પડે સદબુદ્ધિ જ કરી શકે આ સાહસ સદબુદ્ધિ છે બુદ્ધિ નથી આજે હજી તમે જો ને એના વિચાર કરે છે ને આજે ઘણા હું વાંચ્યું છે ને આ નામ નથી દેતું એટલું એના પર વિવેચન કરે ને કે આ ખોટા મૂલ્યો સ્થપાય છે આ સમર્થ વંદની પુરુષ છે પણ લગ્ન મંડપ માંથી ભાગી ગયા તો બિચારી કન્યાનું શું તો તું કહી જા આ બુદ્ધિ આવી રીતે ખોટા મૂલ્યો પ્રસ્થાપિત થઈ જાય તો બધા આવી રીતે દીકરીઓ રખડી પડે એટલે વર્ષો થઈ ગયા કોઈ ભાગ્યો છે માંડવામાં ગરબા માટે ઉતાવળા થાય છે કોઈ નીકળવા માટે ઉતાવળ કરે છે એ તો એક સમર્થન રામદાસ પાક્યો આ સદબુદ્ધિ થી સમજાય જ નહીં માટે બહુ બહુ એના વિચારક તરીકે નામ હોય પણ આવું શું છે સદબુદ્ધિ વાળો હોય એનાથી ધન્યવાદ છે આ જોઈ લેવું આમ નીકળી જવું સહેલી વાત છે ભર જોવાની માંડ માંડ મેળ પીડ્યા હોય છૂટે પણ સદબુદ્ધિ રા તવંગર શું તૃષ્ણા શું વિતૃષ્ણા સદબુદ્ધિ વગર નહીં સમજાય અને સદબુદ્ધિ જીવનમાં નહીં આવે ત્યાં સુધી સુખ પણ નહીં આવે એટલે ધનાગમ તૃષ્ણા કહ્યું છે ને સદબુદ્ધિ પછી મૂક્યું ને પેલા એ મૂક્યું એટલા જ માટે સદબુદ્ધિ હશે તો આ બધું સમજાશે અને તો જ જીવનમાં ફલિતા બે સાધુ એમાં એક સાધુ થોડા જરૂર પૂરતા પૈસા રાખે અને એક સાવ ફક્કડ કાંઈ જ રાખે નહીં જરરાય પણ નહીં એમાં એમણે જતા હતા અને એમાં આ બાજુ જંગલ હતું વચ્ચે નદી આવી હવે જો પાર ન કરે તો આ બાજુ તો ઘોર જંગલ છે મુશ્કેલી સર્જાઈ જાય એટલે નદી પાર કરવી જરૂરી નાવિક હતો એમણે કીધું એક એક રૂપિયો આપો પાર લઈ જાઓ જેની પાસે પૈસા જરૂર પડતા રાખતો હતો એમણે તો દર્ડ રૂપિયો કાઢી દીધો અને ઓઇલો જે ફક્ડ હતો કાંઈ રાખતો નહીં અને સતત એવું કહેતો કશું રખાય જ નહીં પેલા ઉપદેશ આપતો રખાય જ ને તું રાખે છે ખોટું છે રખાય જ નહીં હવે આ મોકો મળ્યો ઓઇલો છોડે ઓઈલો કેટલે કાઇડ રૂપિયો દે મારી પાસે કઈ નથી તમને જા હું અરે અહીંયા વાઘ સિંહ વરુ મારી નાખે રાજ ભયંકર જંગલમાં એ જે થવું એ થાય બાકી રખાય નહીં થયું કે આ બિચારો દુખી થઈ જાય એને કીધું તું આવી જા તારો રૂપિયો હું દઈ દઈશ તો એ તારી મરજી હું દબાણ કરતો નથી પેલા એનો રૂપિયો પણ આપ્યો નૌકામાં બેઠા અને વચ્ચે એ જ વાત કે જો રૂપિયા હતા જ પહોંચાડો દુખી દુઃખી થઈ જાય આશ્રય મળે નહી હિંસક પ્રાણીઓ ભાડી ખાય ઓલે કાંઠે ઉતર્યા નથી કેતો બઉ ઢગલા રાખો પણ જરૂર પૂરતું તો આમાં બધા અગ્રી થયો જરૂર પૂરતામાં જરૂર પૂરતું એ હોય તો આ બધો વ્યવહાર સુખી રીતે જીવન છે તો ગુજારો કરવા માટે હવે બહુ તો ત્યાગ રાખો ત્યાગ રાખો મને તો સલાહ દેતો જ નહીં તો કે હવે તો જોરશોર તને સલાહ દઈશ કે ત્યાગ જ શ્રેષ્ઠ છે એટલે આપ્યા તો કે તે રૂપિયા રાખ્યા એનાથી અહીંયા પાર નથી ઉતર્યા એ બે રૂપિયાનો તે ત્યાગ કર્યો ને એટલે અહીંયા આવ્યા છે બાકી ઉતરવાના છતા ત્યાગ જ શ્રેષ્ઠ છે તે છોડ્યા ન હતો આ સદબુદ્ધિ જ સુ બુદ્ધિવાળો એ વિચાર્યા કરે છે કે કઈક હોવું જોઈએ હોય તો જ કામ થાય તો જીવન નિર્વાહ થાય આ સદબુદ્ધિ વાળો વિચારે છે કઈ હોવું જ ના જોઈએ પણ ત્યાગથી જ બધું થાય ત્યાગથી જ થાય બાકી થાય આટલું આટલું થાય તો સદબુદ્ધિ વાળો ત્યાગને જ સમજી જાય છે ત્યાગને જ હોવું જ ન જોઈએ પણ હું કહું છું કે આ વાત સદબુદ્ધિ વગર સમજાય આપણે સાંભળી લોયા કાને બાકી તોય મનમાં એમ થાય કે એ વાત બરાબર છે પણ જરૂર પૂરતું હોવું જોઈએ જરૂર પૂરતું હોવું જોઈએ હજી સમજી લ્યો બહુ બહુ કઠણ છે સદબુદ્ધિ હજી એક દ્રષ્ટાને આપી દઉં ને બહુ સરસ એક સાધુ બે વર્ષ ભારતની બધા તીર્થોની યાત્રા કરી પાછા આવ્યા એના ગ્રહસ્તો શિષ્યો હતા એમને વધામણા કર્યા બધા બેઠા જાત્રા કેમ રે યાત્રા કેમ રે એ બધું જ વર્ણન એમને પૂછ્યું એમણે કીધું બહુ જ આનંદ આવ્યો ખૂબ ધન્ય થયો એક તીર્થોમાં બહુ આનંદ થી આનંદ લૂંટ્યો છે એની કોઈ દિવે વાત નહીં થાય પણ એક બહુ ખાનગી સિક્રેટ વાળી રહસ્યની વાત છે એ મારે તમને કેવી છે ગ્રહસ્થો તૈયાર થઈ ગયા એમણે કીધું જુઓ ભગવાનમાં શ્રદ્ધા હોય તો બધું થાય છે ખુદા હે ખરાકલો અનાદી જોઈએ એનો દ્રઢ આશ્રય હોવો જોઈએ અને એની ડગલેને પગલે મને પ્રતિથી થઈ છે માટે ભગવાનનો આશ્રય એ જ ઉત્તમ છે એનો આશ્રય વગર આવી રીતે યાત્રા ન થાય કે ગુરુજી એવું શું થયું વાત છોડો હું અહીંથી નીકળ્યો ત્યારે મને ચિંતા હતી કે આખા ભારતની યાત્રા કરવી ખાવું પીવું કોઈ સાજા માં જરૂરિયાત થઈ તો પૈસા ટકા મારી પાસે કઈ છે નહીં તો હું શું વ્યવસ્થા કરી કેમ પાર પડા પણ મારી પાસે ફક્ત એક રૂપિયો હતો એ એક રૂપિયો અલ્ફી ખિસ્સામાં નાખીને નીકળ્યો હતો કે એક રૂપિયો છે ભલે એક તો એક થઈ રહેશે પણ જ્યાં ગયો ત્યાં જમવાનું તૈયાર પાણી તૈયાર બધી વ્યવસ્થા તૈયાર કોઈ ને કોઈ આવે સગવડતાઓ પૂરતી થઈ જાય ઠાકોરજી મોકલી અને આવ્યો આને મારે ક્યાંય વટાવવાની જરૂર ન પડી માટે ભગવાન શ્રદ્ધા અને એમાં મહિમા અને એનો આશ્રય એ જ સર્વોત્તમ છે આ રૂપિયો સાક્ષી છે લઈ નીકળ્યો તો બે વર્ષે એવો નેવો એનો એ જ રૂપિયો છે ક્યાંય મારે આને આમ લાંબો કરીને દેવાની જરૂર ન પડી બોલો ભગવાનનો આશ્રય હોય તો શું નથી થતું શ્રદ્ધા જોઈએ ગ્રહસ્થ હતોની નાખમાં આંસુ આવી ગયો દૃષ્ટિ દૃષ્ટિ ગુરુજી માફ કરી હું નાને મોઢે બહુ મોટી વાત કરું છું પણ જો તમે શ્રદ્ધાની મહિમાની નિષ્ઠાની આશ્રયની વાત કરતા હો તો તમે બોદા છો સજડ થઈ ગયો ગુરુ તમે નકામા છો તમે લોકોને છેતરો છો માફ કરજો મારે નાને મોઢે અરે બેટા પણ શું છે શું જો તમને ખરેખર શ્રદ્ધા નિષ્ઠા અને મહિમાણ કરેગા નકો દિયા દૂધ માકો ખબર હે સુધા ખબર ભરેગા તેરા ઢુંડ સીના મીઠે દિલ કા પીના જેને પેટ દિના વો આપે ભરેગા કહે મોરા મુકદ અંધ જીરે ટાક મારા છો તારા ના ટરેગા ઉપર થી વરસતો નથી એટલા માટે આપડે અમુક લઈને નીકળીએ છીએ ને એટલી ને ખરેખર છે તમે જો દ્રૌપદી ને ત્યાં સુધી રક્ષા નથી જ્યાં સુધી એમાં તો પાંચ જણા છે ના છે ઘણું બધું છે ને પણ સદબુદ્ધિ આ સમજી શકે સદબુદ્ધિ આચરી શકે એ જ ધનાગમ તૃષ્ણા છોડ ત્યારે શંકરાચાર કીધું એ મૂળ એની પાસે શું હતું લ્યો શંકરાચાર્યજી પાસે હતું શું અનુભવ બોલે છે એ મૂળ આ બધું મૂકી દે મૂકી આ છોડી પણ કચાસ તો આપણી શ્રદ્ધાની નિષ્ઠાની આશ્રય જ છે બાકી તો દેવા નરસિંહ પાસે શું હતું દામોદર ના લગ્ન ની પત્રિકા આવી ગઈ તો દામોદર ભગવાન પાસે ઘરમાં હતા એમની પાસે પત્રિકા મૂકીને આપણું કરવું છે કરવું કરે આખા જુનાગઢમાં મારી આબરૂ શું છે બોલ પૂછીએ કોઈને ગામમાં રહેવા નથી તો હરિજનવાસ રાખ્યો છે આ ઝુબડું રાખીને આ કાઢો છે આબરું તો છે જ નહીં હવે જાય તો એની જાય મારે છે જ ક્યાં ઓયલો ધોઈડ્યો ગોલોક નરસિંહ મહેતા સમજી શકે અને આપડે થોડુંક કઈક થઈ જાય અરે ભગવાન દયા કરજો નહી જવા બેઠું છું બુદ્ધિ કઈક જુદા ગણિત માંડે સદબુદ્ધિ કઈક જુદું જ વિચારે કઠણ છે ને જો સદબુદ્ધિ મળવી બહુ કઠણ છે વિવેકાનંદજી છે ટ્રેન મુસાફરી કરતા કોઈ ટિકિટ કાઢી દીધી પાસે એક પૈસો ની ભારતની યાત્રા કરતા હવે એમાં તમારી જેવા બે પાંચ કોલેજ નો સામે સીટ ઉપર આવી ગયું એ આને કંઈ ઓળખે નહીં મશ્કરી શરૂ કરી હવે એને ખબર નહીં કે આ થ્રુ આઉટ ઇંગ્લિશ બોલે છે હવે એટલે ઇંગ્લિશમાં ગુજરાતીમાં હિન્દીમાં બધી ભાષા જાણતા છે જેમ તેમ ઉડા આ સાધુ બધા નકામાં છે ને ભારરૂપ છે આવાને બધા મારી કાઢી મૂકવા જોઈએ બધું બોલે અને ચાયને ચીડોવા માટે જાત જાતના વસ્તુઓ સ્ટેશન ઉપરથી લાવી સીટ ઉપર સામે બેસીને ખાય કે આ સાધુ સંતોષ આપણે ખવડાવીએ અત્યારે ખાવા ભેળાતા અને પાછા આપણને દબાવે તમે આમ છો ને તમે આમ છો ને હવે આપણા દાન ધર્મ ઉપર જીવે આવા લોકોને અપાય જ નહીં ભૂખ્યા તો મારવા જોઈએ તો દેશ ચોખ્ખો થઈ જાય ભગવાનની વાતો કરે ભગવાન શું ભગવાન ખૂબ બધી ટીકાઓ એમાં સ્ટેશન આવ્યું ટ્રેન ઉભી રહી બધા નીચે ઉતર્યા રેલવે સ્ટેશન ઉપર બધું જમવાનું મળતું હોય એટલે વિવેકાનંદજી પાસે કઈ હતું નહીં વાત એક દૂર સ્ટેશન થી દૂર એક વૃક્ષ હતું એના થડે છાંયે જઈ બેઠા હરિભજન કરે રામ નામનો જપ કરે ઓલા જુવાન્યા એની બાજુમાં બધી વાનગીઓ લાવી લાવી અને ત્યાં જમવા બેઠે વિવેકાનંદ દેખાડતા જમતા જાય બાબા આમ હોય તો થાય કમાણી કરો કમાણી ભારરૂપ છો બાકી એમ ક્યાંયથી નથી આવતું વિવેકાનંદ કઈ બોલે નહીં જમે નહીં પૂરી ને કઈ બટાકાનું શાક એવું કઈ હશે જમતા બટાકાનું શું ડુંગળીનું શાક હશે મરચા ને એવું કઈ જમતા એમાં શું બન્યું એમ સ્ટેશન ઉપર જમવાનું વેચાણ કરતા હોય ને એ કેન્ટીન વાળો એ બેઠો એને જોલું આવી ગયું એમાં એને ઠાકોરજી એને સેવા પ્રધાન ઠાકોરજી છે એને એને એને કીધું એ સામે વૃક્ષ છે એક સાધુ ભૂખો બેઠો છે એને તું જમાડી અને ઓલો થાળ ભરીને આવ્યો મેવા મીઠાઈ પૂરી શાક દાળ ભાત અને વસ્ત્ર લઈને આવ્યો ઓલા જોવે આ ક્યાંથી આવ્યો વિવેકાનંદજી પગમાં પડી બાપજી આ ભોજન કરો મને ધન્ય કરો જુઓ જોઈ રહ્યા મારો આ તો છે વિવેકાનંદજી કે પણ ને કીધું નથી તું શા માટે લઈ આવ્યો છે ભોજન કરાય એટલે હું લઈને આવ્યો છું અને ઓલા પાંચે જુવાની ઉભા થઈને પગમાં પડ્યા બાપજી માફ કરજો અમે તમારો અપરાધ કર્યો જો કઈ ન હોય થાય છે ને પણ એ થવું અને સમજવું કઠણ છે બીજું જ સમજાવે જોઈએ સમજાઈ જાય તો બધા પલાખા બધા હિસાબ દાખલાઓ ચોખ્ખા થાય હજી સદબુદ્ધિ ની વાત સમજે એ પછી ના લાઈનમાં એની લિંક છે નિજ કર્મો પાતમ વીતમ તેને વિનોદય ચિત્તમ છે ને વંચાય છે ને જે મળે શેનાથી નિજ કર્મો પાતમ સમજો પોતાના પુરુષાર્થ થી કર્મ અનુસાર જે મળે એમાં સંતોષ માનો અને આનંદ રહો લે નિજ કર્મ ઉપના કર અનુસાર જે મળે એમાં આનંદ માનો અને પ્રસન્ન સંતોષ માનો બાકી આ મૂઢ આ બધી તૃષ્ણા છોડી દે આ સદબુદ્ધિ વચન છે જે મળે બસ સરલ સ્વભાવ એ જ વાત તુલસીદાસજી લખે છે સરલ સ્વભાવ ન સમજાય છે ને સરલ સ્વભાવ મંત્ર રૂપ છે ચોપાઈ જીવનમાં એક આવી જાય ને વાત કરતી જાય પણ આવી કઠણ સરલ સ્વભાવુટી જથા લાભ સંતોષ સદાય જથા લાભ સંતોષ સદાય જે મળ્યું બસ બસ બહુ થઈ ગયું બાપા બહુ થઈ ગયું બઉ થઈ ગયા બઉ થઈ ગયું સાધુ નું જમે આનંદ મારી શેખ સાદી એ ભિક્ષા તો કૂતરોય માગે છે ઘરે ઘરે જઈને કૂતરોગી આવે છે તો આપણે કૂતરા ને સાધુ કહીશું તો કે ના તો ભિક્ષા માગે પણ કોઈ ના આપે તો એનું પેલું મનમાં માઠું ના લગાડે અને પ્રસન્ન રે એને સાધુ માને કાઢી મૂકે છે ક્યાં કૂતરો કોર્ટમાં ફરિયાદ કરે છે પ્રસન્ન એક ઘર મૂકીને બીજા ઘરે જાય તો એને આપણે સાધુ કહીશું કે ના ઘણા ઘણા વાતો કરી તો બાપજી તમે જ કહો ને તો કે ભિક્ષા માગે ન મળે તો પ્રસન્ન રે એટલું નહીં ગોઠણીએ પડીને પરમાત્મા ને પ્રાર્થના કરે હે ભગવાન તે કેટલી દયા કરી આજે તપ કરવાનો અવસર આપ્યો એમ જે વિચારે એને સાચું હું ઉપવાસ કરું એવો નહોતો પણ કરુણા નો પાર કેટલો આ ના થાય આપણે તરત એમ થાય મારા ભજન કરી થાય ગયા તો મારી આ કે તું કેટલો દયાળુ છો મને ત્યાં ઉપવાસ કરવાનો તે મને અવસર આપ્યો બધા પ્રશ્નો ઉકે બધા સમાધાન એમાં કારણ કે એને કોઈને ના સૂજે એવું સૂજે કોઈને ના સૂજે એવું કર્મ અનુસાર જે મળે એના બે અર્થ છે એક પુરુષાર્થ નિજ કર્મ ને પોતાના પુરુષાર્થથી શ્રમથી જે મળે એમાં સંતોષ મારે અનુસાર જે મળે છે પુરુષાર્થ અને પ્રારદ્ધ આમ તો સાથે જ છે એની વાત આપણે પછી લઈશું પણ મૂળ વસ્તુ એ કે પુરુષાર્થ નીતિ ધર્મ ન્યાયથી પુરુષાર્થ કરતા જે મળે એમાં સંતોષ માને એ સદબુદ્ધિ સમજો પૈસો ઓછો મળવો હોય તો અધર્મ આચરણ અનિથી અપ્રામાણિકતા ચોરી અનાળી કરીને મારે એક પૈસો જોઈતો નથી આવો જે વિચાર એ સદબુદ્ધિ કરે બુદ્ધિ હોય તો શું વિચારે એ જોવાનું ના હોય પૈસો મળો બસ બાકી જે થવું હોય તે થાય થવા મેળવે ના થઈ જાય ક્યારે ના થાય દોડવણ ભૂલેલી ફાંદ માં બે રોટલી પચતી નથી અને બી ભણેલી બાયડી ઘરમાં રોટલી વણતી નથી બે રોટલી પચતી નથી એટલે બધા એમ જ વિચારે છે કે બસ ભાઈ ને મૂંડા વગર પૈસો મળતો હોય છે પેલા મને રોટલા ફેરાય ના થાય આવું જ કે બુદ્ધિ સદબુદ્ધિ વિચારે કે જે થવું હોય તે થાય મને કોરો રોટલો મંજૂર છે અનિતીનો એક પાય જોઈતી નથી કે સદબુદ્ધિ વગર ના થાય વિચારજો અનીતિનો માર્ગ બુદ્ધિ બુદ્ધિ જોતી દેખતી જ નથી ધર્મ અધર્મ પાપુ કઈ બુદ્ધિ નથી જોઈતી અને આજે શેનું સામ્રાજ્ય જેટલી બુદ્ધિ વિકસી બહુ માર્ગ કરજો જેટલો બુદ્ધિનો વિકાસ થયો એટલી જ અનીતિનો પણ વિકાસ થયો જેટલી બુદ્ધિનો વિકાસ થયો એટલી જ ચાલાકીનો પણ વિકાસ થયો પશુપાલન ખાતા વાળા ગામડાઓમાં ગયા અને ગામ લોકોને ભેડા કર્યા પશુઓ રાખો છો બાપા પૂછવાનું હોય ખેડૂત છે ગાયો હોય ભેંસો હોય બળદ હોય બધું હોય એમ શું ખવડાવો છો અરે એને બાપામાં શું ખવડાવવા જુવાર બાજરી હોય એ લીલા હોય ત્યારે એ ખવડાવે ગદબ લીલો હોય એ ખવડાવે નહીં જુવાર બાજરા ઘાસ આ બધું ખવડાવે ઘાસ ખવડાવીએ આવું બધું ખવડાવીએ એમ ઢોર ને એવું ખવડાવો છો ઘાસચારા ઘાસ પાંચ ખવડાવો છો અરે બાપા શું ખવડાવો અરે પણ ગાય ભેંસ પવિત્ર પ્રાણીઓ એને તમે આવું ખવડાવો સૂકા ઘાસ ચારા જુવાર બાજરા ભૂસા ખવડાવો લખો પાંચસો રૂપિયા દંડ પાંચસો રૂપિયા દંડ લીધા અને સામે ગામ ગયા આ લોકો સામે ગામ પહોચી કહી દીધું મળો આ તો ગજબ છે બધા અધિકારીઓ ઘાસો પાલો ખવડાવો છો બધું જુવાર બાજુ આવું ખવડાવો છો આવા પવિત્ર પ્રાણીઓ તમારા માટે આટલું ઉમર તૂટી જાય કરી અને એને તમે આવા રાડા ખવડાવો છો એટલે ગામ લોકો ક્યાં હાલો સારું કર્યું તમે એમને સાવધાન કીરા તે અમે બીજો જવાબ વિચારશું એટલે ગામ લોકો ને કર્યા પશુઓ રાખો છો રાખીએ ને બાપા ખેતી છે ત્યાં હોય જ ને ગામ હોય ત્યાં હોય જ ને બધું શું ઢોર રાખો ગાયો છે ભેંસો છે ઘોડા છે બળદ છે બધું છે એમ માણસ મળતું નથી અને ઢોર ખવડાવો છો કેટલા ગરીબ લોકો ભૂખ્યા પેટે સુઈ જાય છે તમે ઢોર હાટા પેડા જલેબી ને ને ભાત ને શાક ને રોટલી ખવડાવ લખો પાંચસો રૂપિયા દર જો એના પાંચસો લીધા ગોયલા લોકો આગલા ગામ વાળા એ કીધું કે જુવાર બાજુ કડક ઘાસ ખવડાવી છે તો શાક ખવડાવી તો અમે જુદો જવાબ દઈશું ગામ લોકો ને ભેડા પશુઓ રાખો છો તો રાખીએ ને બાપા હોય જ ને એમ ક્યાં ક્યાં ઢોર રાખો અરે ગાયો ભેંચો ઘોડા બળદ બધું રાખીએ છે એમ શું ખવડો અમે તો રોકડા રૂપિયા દઈ દઈએ જે ખાવું એ ના તમે પ્રસન્ન વહેલા થઈ ગયા હજી મજાની વાત તો પછી છે એમણે કીધું જોયો હવે સાંભળજો એમણે કીધું અમે તો રોકડા રૂપિયા દઈ દઈએ ઢોર ને જે ખાવું હોય તે ખાય બોલો તમને કેટલા તમે ઢોર છો ઢોર ને ગત છો ઢોર ગત છો તમે આ શું ધંધા લઈ નીકળ્યા છો છેતરવાર કઈ પણ બોલે લખો રૂપિયા તો તારા બાપાઈ મફત થાય પાંચસો રૂપિયા ટેબા તૂટી જાય છે રૂપડી થાય છે લખો પાંચ રૂપિયા દડ લખો પાંચ રૂપિયા દાઢ તું ઢોરથી લઈ લીધો પણ આ એક દ્રષ્ટાંત આ કાગળીઓ ઓછું છે એટલે આ વધારે છે બે વધારે તું ફાઇલ મુકતો હતો ને ત્યારે ચડી નાડી નહોતી અને હવે તું એક ઓછું છે આ વધારે છે મીન્ડો શો કરવા ચાલે છે આ બુદ્ધિ છે બુદ્ધિ વગેરે આવું શું છે અને ભાઈ તમે થોડા વખત પેલા વાત વિચારો મોરબી જામનગર એક બાજુ પાંજરાપોળ ગાયો હવે ગાયો ગાયો ની સેવા થાય કતલખાને ન જાય એની ગૌ સેવા થાય એટલા માટે લોકો દાન આપતા હોય ગાયોનું વરણ પોષણ થતું હોય એમાંથી ને સારા કુળના કહેવાય એ જ વહીવટમાં હોય અને વીસ કિલો ઘાસપાત આપવાનું હોય પાંચ સાત કિલો આપે ગાયો વિચારે હાલી શકે નહીં અને ટપોટપ ગાયો મરવા માંડે અને એ બધો પૈસો ગજવામાં નાખી દે અને શું કહેવાય ગૌ ગાય માં કહેવાય સારા કહેવાતા લોકો રીભાવી રીભાવીને ગાયો નો માલ છે પાપ જુએ છે આપણે પુણ્ય માટે ગાય ની સારવાર કરી આ દેશના રાજાઓ ગાય ની સેવા માટે રાજમકીને વનમાં સેવા કરતા ભગવાન શ્રીકૃષ્ણ ગાયો ની સેવા કરાયો મારી મારીને ખિસ્સા છે આવી એક જગ્યાએ થોડું છે તે પેલા થોડી વખત એક જગ્યાએ આવ્યું આપણે રૂવાડા બેઠા થઈ જાય એ ગાયો પાંજરાપોળમાં દાન ધર્મ ચાલતું એમાં ગાયો કેમ જલ્દી મરે કારણ કે મરે તો એને વેચે ને એના ચામડાના પૈસા ચમાર પાસેથી મળે તો એવા એવા દ્રાવણ એને મીઠામાં ભેળવીને પાણીમાં પીવડાવે અને ધીમે ધીમે ગાયો જલ્દી જલ્દી ક્રુશ થઈ અને ટપોટપ મરે ચારસો પાંચસો ગાયો ટપોટપ મરી અને વેચી પૈસા ખિસ્સા નાખી દેતા જુએ છે એનીથી અરે કોઈ પણ વસ્તુ કોઈ પણ કેટલું તમને ગણાવું હમણાં જ પાછું આવ્યું ત નકલી દૂધનું હજારો લીટર દૂધ યુરિયા ખાતર ગઢગુમડ સાફ કરવાના હાઇડ્રોજન પેરોક્સાઇડ ગુમડા સાફ કરવા લિક્વિડ અમુક એવા ઓઇલ બીજા ડિટર્જન્ટ પાવડર એ બધા નાખી એના જેવું દૂધ બનાવી નાખે અને તને પેક થઈ હજારો લીટર આવે ચાર વરસ પહેલાં મુંબઈ ગયો હતો એક શેઠને ત્યાં રોકાયો અને થયું થોડું દૂધ પીએ દૂધ આવ્યું એક ઘૂંટડો ભર્યો મેં તરત જ કાઢી નાખ્યું સિંકમાં જઈ કે શેઠ દૂધ નકલી છે આ દૂધ છે જ નહી બંધ કરી દીજું મને કેટલું જીભ હોય તો ખબર પડી જાય છે કે આ દૂધ નથી અરે ગમે કઈ બનાવટ કરે આ ટેરવું છે જીભ છે ટેસ્ટર કોઈ નહીં પણ સમજતા આવડે તો ને નકલી દૂધ છે આ જ લઈ આવી છે આ નકલી છે આ દૂધ છે જ નહીં ગંધ નથી આરોગ્ય સાથે લોકોના સડી સડીને મરી જાય દયા છે નકલી શુદ્ધ ઘી ગાય નું ડોક્ટરે કહ્યું છે ગાય નું ઘી ખાય છે બાકી તેલ ઘી બીજા બંધ કરી દેજો બરાબર શુદ્ધ ગાય ઘી લેવા જાય મળે એસેન્સ નાખી દે તમે એવું સરસ તમારે એવી બનાવટી ઘી નીકળે અમુક વખત પેલા એવું પકડાણું હજી ચાલતું હોય ઢોર ચરબી ચોખા ઘી એસેન્સ નાખે અને ચોખા ઘી નામે વેચ એટલે ડાલડા કે વનસ્પતિ ઘી પણ નહીં એમાં ભલે કઈક નાખીને કહ્યું હોય તો ચાલો ખાવા જેવું જ છે પશુઓની ચરબી હાડકા વગાડીને કાઢેલી અને એમાં શુદ્ધગી શુદ્ધ ગી ને નામે વેચે અને એ પાછા મંદિરોમાં સાધુ સંતોન ઠાકોરજી પાણી એ વગર પીતા નથી એને આપી દેવા અનિ કઈ નહીં બુદ્ધિ કાંઈ વિચારશે નહીં કોઈ જાતનો વિચાર નહી કરે સદબુદ્ધિ હશે તો જ વિચાર આવશે ક્યાં ચોખ્ખું તો ક્યાં મળે છે ઔષધો લેવા જાય કેટલી ભેળસેળો થાય છે સારું મળે છે પણ બાકી તો હાહાકાર છે ભાઈ પૈસો મળવો જોઈએ બીજું કઈ હેતુ નથી અને બુદ્ધિ છે એટલે બધા અવનવા પ્રયોગો એવા અદભુત કરે છે કે માણસને કઈ જલ્દી હળી ઉજતી નથી લઠ્ઠાકાંડમાં મરી જાય છે ન પીવા જે વધારો પીવાય છે એની એમાં જેના ભાગ હોય કેવા જ આવતા આમાં થાય એટલે તે રાત્રે તમે પેટ્રોલિંગ કરો છો શું કરો છો પણ ક્યાં પકડાય હાથ નથી આવતા હાથ ક્યાંથી આવે એમાં અમુક પર્સન્ટેજ આપી દીધા હોય તોડી પણ ક્યાં ચોરી થાય કૂતરા ને છૂટું મૂકે એટલે તરત કૂતરા તો પકડી પાડે અને ચોર પકડી પાડે દસ દિવસ કૂતરો કાઢી નાખ્યો પોલીસ સ્ટેશનમાં એટલે કોઈ કીધું એટલે આ તમે કેમ કાઢી નાખ્યો તો કુતરો ફરી ફરી પોલીસ સ્ટેશનમાં જ આવતો હતો એને પછી કાઢી નાખી જો આટલી બધી દેશની કોઈ પણ દેશની તબિયત બગડે ને એમાં અમુક વર્ગો વાંક ન હોય એ મંત્રીઓ પ્રધાનો રાજકારણીઓ વકીલો જજ અધિકારીઓ અમલદારો વેપારીઓ બધા જેમાં ખોટું કરતા હોય ત્યારે આટલી પરિસ્થિતિ બગડે બાકી વકીલો શું કરે છે તમને જાણો બુદ્ધિ તો કેવી વાકીલ વાટકીલ ખીલો ખીલા જેવી જેની વાણી કે કોઈ હલાવી ન શકે એનું નામ વકીલ કેવાય દલીલો કરે અમદાવાદ છોડાવી દે શંકાનો લાભ આપે ગમે તેવું કરીને આવે કેવી દલીલો નહીતર આ બધા અત્યારે ખૂનખાર ગુના કરનારા બધા એમનો બિંદાશ ફરે છે ને કરોડો નું કૌભાંડ કરનારા ના રાજકારણ બધા છૂટાછ જજ ને વકીલ ને બધા એવા શંકાના લાભ જ લે અર્થઘટનો એવા કરી નાખે બુદ્ધિ છે એક જણા ને કઈક માથાકૂટ થઈ ગયું લાફા મારી એકાદ લાકડી મારી વકીલ જોઈ ગયો વકીલ કે તું કેસ કર હું લડી દઈશ અને આપડે પાડોશીને દેખાડી દઈએ ત્યાં હતું કે એ બાળોશી સીધો થઈ જાય કોર્ટમાં કેસ થયો વકીલ આવી ગયા અસિલ ઉભો છે સામે વહેલા લોકો હતા આરોપીઓ હતા એ હતા હા વકીલે દલીલો કરી જજને કહ્યું મળેલો મેદસ્તી હા મારા હસીલને એવી રીતે બે રહમીથી મારવામાં આવ્યો છે પહેલા એને ગરદા પાટોથી મારવામાં આવ્યો છે પછી એને લાકડીઓથી પ્રહાર કર્યો છે એના માથામાં લાકડીઓ મારી છે પીઠ ઉપર લાકડીઓ મારી છે માથા ઉપર લાકડીઓ મારવાથી એની યાદશક્તિ ગમે ત્યારે ખતમ થઈ જવાની પણ શક્યતા છે અને પીઠ ઉપર માર્યું હોવાથી એને ગમે ત્યારે જ્ઞાનતંતુનો રોગ લાગુ પડે તો એ હાલી ના ચાલી શકે ચલી પણ ના શકે અને કંપવા પણ થઈ જાય સ્મૃતિભરસ દોષ થઈ જાય મગજની બીમારી લાગુ પડી જાય માથા દુખવાનો એનો રોગ પણ થઈ શકે આટલા બધા વકીલ સાહેબ ક્યાં છે ત્યારે ખબર પડી કે મને આટલો બધો મારો હવે એક જણા ને કઈ છે થોડું કઈક વાગી ગયું છે તો વ્હીલચેર માં હોય વકીલ લઈ આવ્યો एल जे पूछू के तमने मारपीट तम थी तुम चाली नहीं सकता तो डॉक्टर तो क्या तब चाली सको पन अमार वकील पाड़े ना पाड़े की केस पूरा ना क्या सुन चाली न सको विचार ઘણી બધી વકીલો છે દસ ડોલર લઈ ગયો છે એક વર્ષ થઈ ગયું એક મહિનાની મુદત આપી હજી દસ ડોલર દેવા નથી આવ્યો મારે કેસ દાખલ કરવો છે ને એને વિતાડી દેવું છે ધોળે તારે દિવસે તારા દેખાડી દેવા છે કે દસ ડોલર કોઈને રાખીએ તો શું થાય એટલે લિંકન કે દેખાડી જ દેવું જોઈએ પણ મારી ફી વીસ ડોલર છે અરે ભલે મારે તો પૈસાનો કોઈ પાર નથી દસ ડોલર ફી ભલે વીસ હોય લ્યો અત્યારે વીસ ડોલર બાકી દસ ડોલર લઈ ગયો છે ઓકાવવા જ જોઈએ અને દેખાડી જ દેવું જોઈએ કે આવી રીતે એક મહિના માટે લઈ ગયો વરસ વરસ થઈ જાય પાછળ કઈ વાત ન ઉચ્ચારે કેટલી વાર મેં કહ્યું છતાં કાંઈ નહીં લિંકન કે આપડે દેખાડી દઈએ ધોળે દઈએ તારા દેખાડી દે વીસ ડોલર નાખ્યા ખીચામાં જમીનદાર ગયો હું કેસ તૈયાર કરું છું એમ કે હોય લોકો લિંકન જઈને પેલા પાડોશીની પાસે ચૂપા જયા છુપી રીતે ને મળ્યા કે ભાઈ શું છે રડી પીડ્યો ભાઈ સાહેબ તમારે કેસ દાખલ કરો કરો મારા ઘરમાં ખાવાનું નહીં મજૂરી કરો કંઈક કરો માંડ તોય અમારે ભૂખ્યા રહેવાના વારો આવે છે એમાં હું દસ ડોલર સાહેબ કઈ રીતે આવું સાહેબ તમે વિચાર કરો લિંકન કે વાત તો સાચી છે વીસ ડોલર લાવ્યા હતા ને એમાં દસ આપ્યા આ આ દસ આપી દેજે અને આ બીજા દસ ડોલર ખાવા પીવાનું લેજે અને જરૂર પડે ત્યારે આવજે આ મારું કાર્ડ મને મળજે પણ દુખી થતો નઈ અરે સાહેબ તમે તો ભગવાન પધાર્યા અત્યારે અત્યારે હું પેલા દસ આપી દઉં મારે નથી આપ્યું નથી છે નહીં લિંકન પાછા બી આવ્યા બોલો રાતે આપી આવ્યો પગે પડ્યો માફી માંગી જમીનદાર બીજા દિવસે લિંકન ની ઓફિસ માં આવ્યો કે સાહેબ હવે કેસ નથી કરો કેમ આપણે કેસ કરવાનું વિચાર્યું ને એને ગંધ આવી ગઈ કેવો સીધો થઈ ગયો બેટો રાઈતી આવીને મારા પગમાં પડી દસ ડોલર દઈ ગયો લિંકન કે દઈ ગયો ને બસ ત્યારે હવે નથી કરવો ને નથી કરવું કાગડા ફાડી નાખો એ ગયો લિંકન કહી એમ નથી પણ પૈસા આપ્યા તો આપીને દઈ ગયો છે કઈ કેસ બીક એને નથી બિચારા આને સદબુદ્ધિ કહેવાય અને બાકી જે બધા વકીલો છે એની પાસે બુદ્ધિ કેવી તમને ચક્કરમાં નાખી દેવા કોઈડા નાખી દેવા જેને કોઈને કોર્ટના દરવાજાની પગથિયા ચીડ્યા છે એને ખબર હશે બાપા એ ભગવાન બચાવે દવાખાના કોર્ટ થી આજના ડોક્ટરો તમે હજી થોડી આ દુર્બુદ્ધિ છે એટલે વાત કરી દો તમને થોડીક વાત છે પેશન્ટને લઈ જાય ઓટીમાં ઓપરેશન થિયેટરમાં સુડાવે બે ઓપરેશન તમારે સારંગાટ નું કરવાનું છે પણ છે ત્રણ હારે કરી નાખીએ હવે શું કરે દર્દી ભગવાન માનીને જેની પાસે લાંબો થઈ ગયો એક ઓપરેશન એ ઘણી જગ્યાએ તમે જોજો કોઈને અનુભવ હશે એક ઓપરેશન માટે જાય ને બે છે ત્રણ છે કરે તો એક જ પૈસા લયા ત્રણ ના ઘણી જગ્યાએ આવું થાય છે અને પાછા એવાય કેટલા આવે છે ને ઓપરેશન કરતા હોય પથરી નું હર કિડની કાઢી લાખો વેચી નાખે અવલે ખબર જ નથી વિચારી તો બે છે શું કાઢી નાખ્યું અને આપણે ભણેલા હોય તો શું ખબર પડે આમાં શું કાઢી લીધું અંદર હાથ નાખીને તો વિસળી નથી શકાતું જોઈ તો નથી શકાય ગમે એટલા ભાઈ તો ખબર છે અંદર કિડની છે કે નહીં ક્યાં કાઢી લીધી શું ખબર પડે એવું ચાલે અને મોંઘા મોંઘી દવા લખે દસ રૂપિયાની ગોળી આવતી કરાવો એ તમે બધે કમિશન હોય એક્સરે કઢાવો આ કરાવો સોનોગ્રાફી કાર્ડિયોગ્રાફી બધું કરાવ બધા ટેસ્ટ કરાવે પછી તમને કશું જ નથી ચાલે છે કેવી કેવી વાતો છે એટલી અનીતિ છે બસ પણ કોઈ સુખી ના હોય સમજી લેજો એ અનીતિ છે ને એ જ હવે થોડી વાત કરીને પૂરું કરે સુખી ના હોય આપણે ભૂતપૂર્વ વિદ્યાર્થી એટલે પૈસો કમાજો પણ અનીતિ કરતા નહી અધર્મ કરતા નહીં ગરીબોને રીબાવતા પાંચ પૈસા આપજો પણ દુખી લોકોને દુખી કરી ખિસ્સા ભરવાનું સુખી થવાનું સ્વપ્ન ન રાખતું નહી સારા વાત નથી કોઈ પણ રીતે ખોટો પૈસો માણસો છો એક બટન ખોટું દેવાય દેવાય શક્ય છે સાચું બટન દેવાય બોલો ખોટું એ ખોટું કાંટો એ કાંટો ઝેર એ ઝેર અમૃત એ અમૃત પછી હવે બાવળીઓ વાવીએ અને આપડે વિચાર કરીએ કે રસ રોટલી ખાશું કોઈ પણ ક્રિયા હોય એક ને બે જેવી વાત મનમાં નક્કી રાખવાની ક્રિયાનું આચરણ કરતી વખતે પેલી વખત સુખ નહી આવે ઘણી વાર જો ને તમે ખોટા બી લઈ આવો બીટી કપાસના ખોટા નકલી બી આવી ગયા છોડવા કેવા થાય હાંડિયા દેખાય ની એવા થાય ઝીંડવા ન આવે હવે એની શું આરતી ઉતારવી પાણી પાણી ખાતર નાખી નાખી ના શું કારણ કે બીજ ખોટું ક્યારે આચરણ કરવું નહીં અપિભૂરી ફલમ ભૂરી ભૂરી એટલે અતિશય મોટા મોટું ફળ મળતું હોય પણ ખોટું હોય તો અમારા આશ્રિતો એને આચરણ કરવું નહીં ખોટું આખરે ખોટું સવાલ જ નથી બીજ નથી ઝીંડો આવે ક્યાંથી છોડવો થઈ જાય ફળ કેવું આવે એવું ક્ષેત્ર છે જેમાં વધારે ખાયકી થાય છે એમાં ક્લાર્ક છે બિલ પાસ કરવા સાઈન કરી નાને બધું કરવાનું હોય હવે લાખો રૂપિયાનું બિલ મુકાય પણ વસ્તુ આવી ના હોય રિપેરિંગ થયું જ ના હોય છતાંય બિલ મુકાય હવે આ નીતિ બાકી પણ સાહેબ પેલા વસ્તુ તો હોવી જોઈએ નીતિ વાળા થવા જ મોત જળવું ભાઈ બોલો ખોટું ના કરો તો મારી નાખેલો એને ડર પણ આ કે હું મરી જાઉં પણ એ નહીં કરું જાત જાતનું બધું આવું અટકી પડ્યું ઉપર સુધી વાત ખોટી ચગાવી આ બનેલી વાત છે નામ નામથામ નથી દેતો ઉપર સુધી ઉપરી અધિકારી સુધી વાત પહોંચાડી પણ જુદી રીતે કે આ આવી ગયો છે કામ કરતો નથી કામ કરવા દેતો નથી પૈસા ખાઈ જાય છે આવી બધી વાતો ચલાવી એવું સાહેબ છે થોડા સૂજવાળા અચાનક એ જ આવ્યા બધી ફરિયાદો થાય છે તો પેલા કેબિનમાં બોલાયું પર્સ આવો કપાળમાં તિલક ચાંદલો અને પવિત્રતા હોય એટલે સેજે જ પેલો આમ જોઈ રહી ડર નથી ખોટું કર્યું નથી એની વાત જ આખી જુદી હોય ને જેને લીધું હોય તમે કોઈનો ધાબળો રાતે ચોરી તો ટાઈટ ઉડી જાય પણ ભય ન ઉડે ટાઈટ ભાઈ જાય પણ ભય ન જાય ભય તો એવો જ વધરી હે ઉલટાનો વધી જાય પણ ટાઈટ હોય ખોટું ન કર્યું હોય એને ભય ન હોય એટલે આને ભય તો હતો જ આવીને બેઠો જોતાની સાથે આ સહજાનંદ સામીનો ચાંદલો જોઈને પેલો એમ જ થઈ ગયું આ ખોટું ન કરે એનો અર્થ એવો નથી ચાંદલા વાળા ખોટું ન કરતા હોય પણ આ નહોતો કરતો અને એને સત્યનું બળ હતું ફર્સ્ટ ઇમ્પ્રેસન પડી ગઈ આ ખોટું ન કરે વડીલ હતા અધિકારી એમણે કીધું બેટા મને લાગે છે તું ખોટું નથી કરતો તો કે સાહેબ વાત એ છે હું ખોટું કરવા નથી દેતો એટલે આ ફરિયાદ છે હવે આ બધી બધી જો હું તમને ફાઇલ લાવ્યો છું આ વસ્તુ તો હોવી જીતે કરું ભલે મને જો તમે નડતો તો મને રિઝાઈન કરો હું ગમે તે બીજું કરીશ હું ખોટું નહીં કરું એમણે કીધું કે તને આ કોને પીવડાવ્યું આવું એમણે કહ્યું સાહેબ હું મેમનગર ગુરુકુલ સ્વામીનારાયણ છે સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર અમારા શાસ્ત્રીજી મહારાજ એમણે સ્થાપના કરેલી હું ભણેલો એનો વિદ્યાર્થી મને એકા વાત લાગી ગઈ કે આપણે જીવનમાં ખોટું નહીં કરવાનું બધાને લાગે છે એવું નથી કેતો કઈ મને લાગી એટલે મેં આ છોડ્યું નથી સાધુઓની વાણી તારા ગુરુની વાણી તે સ્વીકારી બહુ સર ચોધા રાખમાં આંસુ આવી ગયું અધિકારીનો હવે સાંભળજો એમણે કીધું બેટા હું આ ક્ષેત્રમાં છું તું તો બહુ નાને પાયે છું ક્લાર્ક मारी पद, भी तो, पद तो तू जो छेत्र करोड़ो बनाया खोटाज आ तू जो कह बोड़ो मिलकत मैं भेड़ी करोपर्टी के गण नहीं सकते दीकरा मार जीव दुनिया में कोई दुखी नहीं मेरी दीकरी शु करे मार्ग ते न कहवाई मार दीको शू करे मैं तेरे न कहवा મારો ઘરવાળા શું કરે છે મારે તને ના કહેવાય અને મને શું વેદના છે એ મારે તને ના કહેવાય ઉભા થયા સાહેબ બનેલી વાત આ છોકરો બાવીસ વર્ષનો એના પગ પકડ્યા અને કીધું બેટા તને જે સાધુ એ આ વચનો કહ્યા હોય એનો તું માણસ માનતો નહી ભગવાન માનજી અને આવી જ રીતે જીવનમાં પકડી રાખજે સુખી થવું મેખો રહીજ તને કોઈ કઈ કરી નહીં શકે આ નીતિ આ સદબુદ્ધિ પેલાની દુર્બુદ્ધિ એક વેપારી બે વાત કઈ પૂરું કરી એક વેપારી અમદાવાદમાં કોઈને ઘરે હરિભગત છે એને નામથામ નથી દેવાય ક્યારેક ના જવાનું થાય એના સંબંધ નાતે પેલો ક્યાં આવે એટલે આપણે ઓળખીએ ખરા અને ખાદ્ય સામગ્રી વેચવાનો એનો ધંધો મોટો પણ એ જાણમાં એના જ સંબંધીઓ ને એને આવતો એ જ કેતા સામે સંબંધી અમારા છે ખાદ્ય સામગ્રી વેચે છે અમે એને ત્યાંથી કોઈ દિવસ લઈએ નહીં કેમ ભયંકર ભેળસેળ કરે સામે માની ન શકો આપડે દાણાજીરોમાં ઘોડાની લાઈ જ નાખે સામે લેવાય નો પૈસા ખુબ કમા છે અમે એનું ના લઈ પણ પછી મેં જોયું એ મરી ગયા પણ એ છેલ્લી અવસ્થા એનું ઘર છીનભીન થયું પરિવાર માં કંકાસ ગયો અને એ જયારે ધીમે ધીમે ઘરડા થયા પછી જે રોગ ગીર ગણાય નહીં એટલા રોગ શરીરમાં વાત એ સાચીના આરોગ્ય એક રોગ દબાવે તો બીજો ઊલ લે બીજા દબાવે બે ઊલ ન જીવી શકે ન મરી શકે ન સુઈ શકે ન બેસી શકે ન ચાલી શકે ન કંઈક કરી શકે મોત આપો પણ આવે સુખી થતા નથી એટલે અનિતિ કરવી નહીં પણ એ અનિતિ ન કરવી પૈસો ઓછો મળો તો ઓછો એ કોને સુજે કર્મો છે તળાવના કાંઠે મહાદેવ નું મંદિર હતું બહુ મજાની વાત ત્યાં પૂજન કરવા માટે એક ધોતી પહેરેલી કમચો નાખેલો ત્યાં જનો રહી ગયેલી લલાટમાં ત્રિપુણ હાથમાં ત્રામાની લોટી અને શિવજી અભિષેક કરવા માટે જાય એ જ્યાં શિવજનો અભિષેક કરી બહાર નીકળ્યો ત્યાં તળાવ ની ચતુર્ભુજ દેવી ઉભેલા ભૂદેવ અરે આ વાત કર્યો તો ખર સોર્ણના સિક્કા વરસાદ છે મારા પર પ્રસંગ થઈ ગયા ના આ ગામમાં એક નાનો વેપારી છે દલિત નામ છે હા નાની હાટડી છે ગરીબ છે હા ગરીબ છે પણ ધર્મિષ્ઠ છે સેવા ભાવી છે ભૂખ્યો રહીને દાન ધર્મ કરે છે હું એના પર પ્રસન્ન થઈ છું તો એ દલિત કે તળાવને પાણે લક્ષ્મીજી ઉભા છે એ તમારે ત્યાં આવવા માંગે છે પણ પરવાનગી આપો તું આવે નહી પાછા વળી જાય તમે પૂછ્યા ઓ જોઈ જ વાત તમે જોઈજો શું આ વાત તમે જો બ્રાહ્મણ તો દોડ્યો ફાફડો ફાફડો બિચારા લોટી ક્યાંય ઉલ્લી ગઈ આવીને દલિત બેઠેલા દલિતચંદ લક્ષ્મીજી રાજી થઈ ગયા તમારો લક્ષ્મીજી ઉભા ડગલો અરે સોના નહીં મુદ્રાઓ સાક્ષાત લક્ષ્મીજી પણ મને કે દલિતચંદ ને પૂછ્યાય પરવાનગી હોય તો એને ત્યાં આવું ડગલો થઈ જાય ધન સંપત્તિ નો દલિતચંદ હૈલ્યો નહી ચશ્મા આમ રાખી એને બોલ્યો જટાશંકર હા એ લક્ષ્મીજી ને પૂછ્યા હો દેવી છે કે આસુરી જો દેવી હોય તો આવે આસુરી હોય તો ત્યાંથી પાછા વળી જાય જોવો ટેગલો થાય છે સોનાનો સ્વયં લક્ષ્મીજી આવ્યા છે અને નાની હાટડી વાટકી માં ભૂખ્યો રહી દાન ધર્મ કરે એવો પૈસો મળે આ સદબુદ્ધિ વગર થાય આ ઉપસંહાર અદભુત જટા સંઘર એકદમ દોડ્યા લક્ષ્મી દેવી હર દેવી હા બોલો બોલો શું કીધું તમે દેવી છો કે આસુરી એમ પૂછવાનું કીધું છે તો તમે દેવી છો કે આસુરી હું તો આસુરી છું દેવી નથી તો તો ચોખી ના પાડી છે તળાવ ની પેડેથી રિવર્સ માં ઉભી એવું કીધું મારી જરૂર છે ના પાડી હેલ્યો નહી ચશ્માની દાંડલી માંથી આમે નોકરી એને કીધું દેવી હોય તો આવે ને આસુરી હોય તો તળાવ ને પાછા વળી જાય બીજી વાર પૂછવાય મોકલે ની એટલા કડક થઈ જાય એમ સારું વયા જાય તો જઠાશંકર ને જોકે વૈયાજા મળી હું ગરીબ છું મને કઈ દેતા હું આસુરી છું હા એ મને ખબર છે મારા તો હાલ છે મેળો ઢગલો જોયું એટલું લઈ લે એ લેવા ગયો અને ચોટી ગયો હા ચોટી ગયા ભલે જ નહી મારે માડી પણ મને ઘરે ક્યાંથી જાય તો તું છૂટી ગયો કેવા આમાં કઈ મુકું અરે માળી હું તો ગરીબ બ્રાહ્મણ છું તમે નથી સાંભળ્યું વાર્તા કોઈ શરૂ થાય કે ફલાણા ગામમાં ગરીબ બ્રાહ્મણ રહેતો અને વાર્તા શરૂ થાય કે ગણપતિ શેઠ રહેતા એ માઈલો હું ગરીબ છું મારા ગળામાં ત્રાંબાનો દોરો નથી રૂપાનો તો હોય ક્યાંથી સોના હોય ક્યાંથી વીટી વાળી નબળે કઈ નથી મારી કઈ નથી તો છૂટી નઈ નાખવું પડે અરે માડી પણ કઈક નાખવું પડે મારી બીજું તો શું થાય મારા ગજવામાં એક ચંદન ગોટી છે ટીલું કરવાની હા એ નાખ નાખ્યા વગર નહીં છૂટ એક હાથ છૂટો કરો એક હાથ છૂટ્યો ગજવા નાખ્યો ચંદન ટીલું કરવાનું એ ગોટી લઈ અને ડગલા નાખી અને છૂટી ગયો અને ઘર ભેગો થયો લક્ષ્મીજી અદ્રશ્ય થઈ ગયા ત્યારથી કેવત પડી ગાંઠ ગોપી ચંદન ગયું કહેવત સમજાઈ ગઈ ને આ આસુરી સંપત્તિ અનિ નો પૈસો તમને આવેલો થઈ જાય પણ ગાંઠનું ગોપી ચંદન લઈને કરવી નહી પૈસો ઓછો મળે ઓછો કોરો રોટલો મળે તો કોરો પથ્થરનું મળે તો ભલે ન મળે તો કશો વાંધો નથી પણ સદબુદ્ધિ વાળા વિચારી શકે યલ્લભ છે એની જે કર્મો પાતમ વીતમ ચિત્તમ પણ હજી એટલું થોડું સમજાય એમાં પૂરું થઈ જાય ઘણું બધું છે પણ આટલું સમજાય તોય ઘણું સજાનંદ સ્વામી મહારાજ